પેલી જલેબી ખાઈ ગયા પછી ચા પીવો તો કઈ તમે ચા ને અન્યાય થાય ખરો શું થાય જીભને અન્યાય થાય હા એટલે પછી બુઆ ચામાં નહીં નાખી ખોડ તો નાખેલી પણ આ જલેબી ખાઈ જાય એટલે ઊંધું દેખાય છે જલેબી ખાઈ જાય ને એટલે ખોળ રંગ મારે જાય ચામાં શું એટલે બુઆ કરે ખોળ ઓછી નાખી ખોળ ઓછી નથી નાખી આમ છે આ મજા જોવા ના આવતી જાય ને એટલે સાચા સુખ નું દર્શન શું દર્શન આવે એને ના પરમાત્માત્મા ચિંતા ના થાય વરિષ્ઠ ના થાય સંસારમાં વ્યવહાર અડે નહિ એવું જનક વિદેહિ જેવી દશા થાય જનક વિદેહિ નહી એક જ જનક વિદેહિ થયા કેટલું નામ પ્રખ્યાત થઈ ગયું એવી દશા થાય નાગો બાવા બધા પડેલા હું ચાર ચાર વાસડા ઘાલેલા એની પેલા ખીખું તાપ્યું અને નીચે ધૂણ ચીપ્યો એની મિલકત માં શું નાખેલા અને ટાંટી નગરી ભરવા માંગી જશે માટે આપણે તાટીઓ કાઢી દીધા પેલા વાંસડા કાઢી દીધા અને પેલા લાકડા ભરતા હતા ને તેને ઓલી નાખ્યા અને જોડે બધું લઈ અને રાજાના રાજા હે રાજા હે રાજા હે રાજા હે રાજા હે જનક રાજા મીઠેલા છે શું કે છે રાજા નીકળ્યા કે ભાઈ મારું તો કશું નથી બળતું પણ આ તમારું શું જવાનું હતું તમે આ લાકડા લઈ નીકળ્યા કે લાકડા જોડે લઈ નીકળ્યા એટલે આવું જ છે ભટકવાનું એ જ્ઞાન સિવાય છુટકારો થાય જગત અજ્ઞાન પરમાત્મા નો સાક્ષાત્ થાય કે મળેપ અને અજ્ઞાન થયું જૈન શાસ્ત્ર શું કહ્યું કે રાગ દેશ ને અજ્ઞાન જાય તો બે સાઈન સાઈન શબ્દ જૈનો ને અજ્ઞાન છે ત્યાં સુધી રાગદ્વે છે બોલે રાક્ષ વિક્ષેપ આપણા લોકો કાઢ કર્યા છે કાઢવા પ્રયત્ન કર્યા કરે છે અજ્ઞાન કાર્ય ડકોના આધારે મૂળ ભૂટ પહોંચ્યું છે આવે અજ્ઞાન કાઢવા ફોર્સ જોયે છે કઈક એ એ છે કયા પ્રમાણે બાર કલાક થઈ ગયું કારણ કે આવું બન્યું નથી આ બને છે આ કેશ બેંક સોલ્યુશન શું કહ્યું કે તમારે બેન કોમ કાઢી લેવું છે તમારી ઈચ્છા તમારી નહીં ઈચ્છા બીજું પેશન દેવલોકાય તો દેવલોક આપી ભૌતિક સુખ ભૌતિક સુખોતા મળે ફરી કાઢજો ને તમે નક્કી કરજો તમારે બીજા સ્ટેશન શું ઉતરાય એમ દેવ લોકોને દેવ લોકો આરામ હોય છે પણ ભૌતિક સુખ હોય છે વિનાશી હોય છે પછી જતા રે પચાસ દર થી નથી ભીખારા કેનાકી ભાઈ સુખાય નહી ભોગવી જાય એટલે દેખાય ને દીખા બેંકમાં હોય તો બેંક નું એકાઉન્ટ બધું ભોગવી ગયું આપણે કાપી ખાધા એટલે પછી શું રહ્યું કેવું છે ભૌતિક સુખ પુણ્ય પુણ્ય થી ભેગું થાય અને પાપથી જશે એ થાય તો પુણ્ય કોઈ ગણ કે પુણ્ય પારખવું હોય આપણે કે આપણે પુન્ય છે કે નહીં આપણે પુણ્ય છે કે નહીં આપણી પાસે તો પારખવું હોય તો આપડા ધારા પ્રમાણે થાય તે વખતે બધું પુણ્ય અને ધારાથી અવરું થાય એ બધું પાપ ધારા થી પોતાની ધારણા ચાલે એવી જ નથી આ જગત માં આ તો પૂરના પૂરના આધારે તમારી ધારણા હાથી પડે છે આપડે શુદ્ધાત્મા છીએ તો દુઃખી કોણ થાય છે તો દુખી કોણ થાય છે ઇગોઇઝમ નો એ પોતે જન્મ પામ જ છે અને પાછું કે છે સાહેબ સાહેબ મને બધા નથી તક ના હું તો ટેમ્પરરી શું શું કે છે આ બધું ઇજનતો ભાન છે તમે દાદા ભગવાન જોયેલા ખરા કહ્યું ત્યાં દાદા ભગવાન નથી હું તમને સમજણ પાડવું એ ખોટામાં છે મંદિર દેખાય ધીરાસર દેખાય છે આ ત્યાં પ્રગટ છે ને એના જે અંદર ત્યાં પ્રગટ છે આ વાણી એ બોલે છે હું માતા દ્રષ્ટા છું તમે શ્રોતા છો અને વક્તા કોણ છે વાણી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 કારણ કે તે વક્તવ્ય નથી અવર્ણનીય છે અવક્તવ્ય છે એટલે શબ્દમાં ઉપર એવો છે નહી માટે ગોટું જ્ઞાની તે જીવતા જીવતા હોય પછી ખોટો બોટો ચાલે જીવતાનો ફોટો ચાલે કામ કરે થોડુંક ખોટું કામ કરે તમે અત્યારે એની પાસે આ દેશ છે ને ત્યાં સુધી એ ખોટું કામ કરશે પછી કામ કરે પણ બે ચારેનું કેવું આવું ના કરૌકિક કામ ના કરે પછી બે ચાર કામ અંદર જે પ્રગટ થયેલા છે ને એ શુદ્ધ શુદ્ધ આત્મા છે એ શુદ્ધ ચૈતન્ય છે એ જ પરમાત્મા છે આખા ચૌદ લોકોનો અનાથ બેઠેલો છે અત્યારે તમે માગો તે મળે એવું જ્ઞાની પુરુષ તો દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ એ સુલભ વસ્તુ હોય નહી એ જ્ઞાની પુરુષ હોય ત્યારે સંજોગ બાદ જોવું મુશ્કેલ કારણ કે આપડે ફૂન પ્રકાશમાન થાય તો સંજોગ બાજુ કાચવી પડી જાય છે આપડે કોઈ કે પરમાત્મા બનાવી છે આપડે માની કે દેવાનું કારણ શું હોય આપડે પૂછીએ કોઈ શા માટે બનાવી છે પૂછીએ નહીં એમ વધુ એ શું જાણવું ને આ બધું આખું બખાયા કરે છે સીતા રહી રોહી રીમચા આવ આવ બનાવવાનો મુરકક કે ને ને જરૂર શું કામ પડી એની જરૂર શું કરવા પડી એની જરૂર શું કામ પડી આમાં એને શું એના છોકરા બધા કુવાયા હતા ને પૈણી ગયા હતા પછી ત્યાં માડે એને જરૂર પડી તો કર્યું કે એને જરૂર થાય બાઈ વાલ્ડ ઇઝ ધ ક્વાડ ઇટ સેલ્ફ સી બાઈ ગાર્ડ હેઝ નોટ બ્રેટેટ ઓટ ઓલ સી બી જાય રાતે જાય પિનાખી થઈ જાય રાખી રાત આરોપનામું છું એનું રિયલાઈઝ થઈ ગયું પછી આરોપનામું ઘડાય છે આરોપ કોણ છો તે તપાસ કરી જાય ને એ તપાસ ના કરી તેની આ દાખલ થઈ ને બધી દીધા હજુ અજ્ઞાન માન્યતાઓ છે બધી આપડે એવું ના બની શકે આપડે બિલીફ રાખીએ જરૂરી છે બિલીફ રાખીએ એવું છે અહી જવું હોય પાલનપુર જવું હોય બદલે આ જગ્યા આવું પડે દિલીપ પાછું રાખવાનું છે પાછું આવવું પડે ને પછી પછી આમ પેલી પછી પછી દિલીપ જ રાખવાની જાય પછી ફલાય થોડો વખત દિલીપ રાખીએ પાછું અને આરોપી ભાવ છે બોલ્યો માટે આરોપી ભાવ છે અને નાટકી રે તમે બોલ્યો હોત કોઈ જાત નો ડર રાખે ખરેખર ખરેખર નથી ના એટલા બધા કાળ નહી બે ચાર પાંચ વર્ષ જરા પાણી છાટી દેવાનું જ્યાં જરા ઊંચું ના થઈ જાય ને ત્યાં સુધી વાદોળી મૂકીને પાણી છાટી દેવાનું બસ અને તારું બગડવાનું નથી એની જોખમદારી અમારી છે તારું આ ભણતર બગડે બીજું બગડે તારો સંસાર બગડે ને સુધરે ઉડતો એમ સંસારમાં સંયમ છે સંયમ છે ત્યાગમાં ત્યાગ સંયમી ક્યારે ગણાય ત્યાગી મારે કોઈ માયા લો સંયમ કરે તો જ સંયમી કહેવાય નહીં ત્યાગી એટલે બધા ત્યાગી જ સંયમી ના ગણાય સંયમ સંયમ તો ક્રોધ માન માયા લોક સંયમ કરવા એનું નામ સંયમ ત્યાગ અવસ્થા છે મુસ્લિમો કરે છે હિન્દુ કરે છે ભયનો કરે છે બધા ત્યાગ કરે છે એ સંયમ ના ગણાય સંયમ ક્રોધ માન માયા લોક સંયમ કરવા સંયમ ના બે ભાગ પાછા એક સંયમ પોતે કંટ્રોલ બીજા કોઈ નુકસાન ના કરે છે બહુ મોટું કહેવાય કંટ્રોલેબલ થઈ ગયું લાખો વર્ષ કરી આપણે પાંચ વર્ષમાં થઈ ગયેલી આપના જે છેલ્લી અવસ્થા અભૂત થઈ ગઈ એવી અવસ્થા હું અભૂત થઈ ગયો છું મારી જાય હું અભુત થઈ ગયો છું મારી જોડે બેહો મારી વડોદરા અમે અહિયાં કેસ ભણવા જવું જાય છે કેટલા વાર બગાડ ભણવા માં સારા અને કોઈ દુર્લભ કોલેજ છે સુલભ થઈ છે ત્યારે આપડી તૈયારી નહી ત્યારે આપણે જાત જાતના બહુ હોય ગેલા હોય છે સમુદ્ર ઉલે છે માટે તું એક ચમચી બેઠો છે આ જ્ઞાન ક્રિયાકારી છે માટે ચમત્કાર કરે છે શું કરે છે કોઈ જ્ઞાન ક્રિયાકારી ના હોય વિજ્ઞાન જ ક્રિયાકારી હોય જ્ઞાન બધા ક્રિયાકારી ના પોતાને કરવું પડે જ્ઞાન પ્રમાણે જ્ઞાન કોને કહેવાય કે વિવેક વિવેક વિવેક કરવો એનું નામ જ્ઞાન અને વિજ્ઞાન કોને કહેવાય મુક્તિ મુક્તિ આપે જે જ્ઞાન મુક્તિ આપે અને તેનું મારે ક્રિયાકારી હોય તમારે કશું ન કરવાનું એક્ઝેક્ટ કાલે જ્ઞાન બરોબર લઈ લે પછી અમારા આજ્ઞા પર રહેતો હોય તો એમનામ રહેશે ખૂબ જ કાલે જ્ઞાન છે આઈશ તારે ગરજ છે મારે હા એટલી તો ગરજ સમજ બઉ નીકળી જાય એટલે વિવેક જાય ને કામ નીકળી જાય મારે બાર ને દાદા બઉ કહ્યું તમે કહ્યું થાય શબ્દ ફેર થી આમાં ઘણા શબ્દ મૂક્યો નઈ તમારે કે તૈયાર થઈ જાય દાદા ચાલે કોઈ જગ્યા કોઈ પ્રસંગ નાનો પ્રકરણ થાય ભાઈ નઈ બનતા સુધી બારમાં નતું હોય ંગ જ આવવું જોઈએ ભાદ્રીના પટેલ છે અને કટાટ નો નાગરો ધંધો કરે છે આપડે ના જાણીએ બધું અને આ તે આપડે રાણી બોલાય મારે મારાથી બદલાય નઈ આ વાણી આ ટેપ રેગડે એટલા માટે કઉ છું ટેપ રેગડ મારેથી મારી વાણી બદલી શકાય થયું તે બધી કેમ ઉત્પન્ન થાય છે તે અમજ સારું બિગીનિંગ ક્યાં થયું સારું થયું કે બધી સૂક્ષ્મ થી બિગીનિંગ અને સ્કૂલ નું એ બધું દેખાયા કરેલા ગયેલા રાખજે પાછું થાય છે જો વિતરણાગ્રહ એક જ વિતરાગ્રહ ખરા પાછું બીજું કરે છે બીજ નાખ્યા કરે છે આપડે સમાધિ ભાષા ના કહીએ કારણ કે થોડું તો વૈખરી કેવાય એમ કે આપ જે બોલો છો આપ જે બોલો છો ભાષા ને સાઈને દુઃખદાયી ના હોય કોઈ સુખદાયી થઈ પડે દરેક દુખદાયી તો પાછા માલિક નથી કોઈ તે આપણે કરશે તમે નથી કરતા ઇઝમ અરે ભલ ભલા કેસ ને બધા ઉધા નાખે તો લોકો अत्य जो पोते आत्मा स्थापना नहीं कर सकते सेल्फ एसर्ट नहीं करते हैं फील नहीं कर आत्मा नहीं सैल्फो जो अहमनी स्थापना नहीं थती तो पोते छे, नी नी नी, नी। तो पोते छे अस्तित्व प्रती कदाच एवं करव पड़त आता खोटी કરે ત્યાં સુધી એ કરી જ જો વડાપ્રધાન વડાપ્રધાન તરીકે વર્તી શકે એમને કે દરેક ફોડ પાડો એ ભાન ક્યારે જતું નથી રાતે રાતે રાતમાં હું જ છું એ ભાન છે આ વસ્તુત્વ ભાન થતું નથી હું કોણ છું એ ભાન જો જ્ઞાની પુરુષ કરાવે અને એ ભાન પ્રગટ થઈ ગયું પૂર્ણત્વ અત્યારે આ વસ્તુત્વ ભાન નથી અસ્તિત્વ ભાન છે વસ્તુત્વ નું ભાન થાય એટલે પૂર્ણત્વ થયા કરે પૂર્ણત્વ થયા કરે વસ્તુત્વ ભાન પણ જેને પૂર્ણત્વનું જેનાથી પૂર્ણત્વ ભાન થાય એને આપણે વસ્તુ કેવી રીતે કહી શકીએ દાદા જેનાથી પૂર્ણત્વ નું આપણને ધ્યાન થાય દરેક જીવ કઈક ને કઈક કરવા માટે આવેલા લોકો નહી ગાંધીજી કેતા કે ભગવાન હાથ ચાલતા નથી આવી હાથ ચાલતા નથી બધું નૈમિત્તિક છે એટલે ભગવાન ને કાર્ય નહીં નાખતા આપડે ભગવાન એમાં નિમિત્તે છે અને નિમિત્ત નથી એટલે નિમિત્ત પદ છે એટલે કરતા પદ નથી કરતા હોય તો જોખમદાર ગણાય જોખમદાર ગણાય તો પછી આપડે વાંધો જ ના રહ્યો એ ભગવાન નિમિત્ત થી બધું થઈ ગયું સાયન્ટિફિક સર એડન્સ ત્યાં આગળ ગાંધીજી એવું કેતા કે આમ મને કઈક હેતુ માટે કઈ ભગવાન નથી આપ્યું પણ હેતુ માટે જો હેતુ માટે ના હોય ને તો પછી આ જગત એવું વ્યવસ્થિત ના હોય હેતુ માટેનું તો પછી એક તળો આખી દુનિયા બધા મનુષ્યો જ હોય પુરુષો જ હોય દરેક દેશમાં પુરુષ ને સ્ત્રી નજીક દેવસ્થિત અને જેટલા જોયે એટલા કરિયા જેટલા જોઈએ એટલા સુસાર જેટલા જોયે એટલા રાત આપનારા બીજું બધું દેશમાં એટલી બધી ગોઠવણી સુંદર છે બુદ્ધિ બુદ્ધિ પહોંચે નઈ આ તો જ્ઞાન થી સમજાય બુદ્ધિ પહોંચી નથી પહોંચાડે પોતે જ બુદ્ધિ માટે આ જ્ઞાન થી સમજી જાય છે કેટલા વોરિયર્સ જોઈએ કેટલા જોઈએ લશ્કર માટે જોઈએ પાકિસ્તાન લશ્કર દ્વારા આફ્રિકામાં એમના લશ્કર દ્વારા માણસો તૈયાર દરેક જગ્યા એ બધો પાક પાક છે એ ઓછો થતો કજું ફૂટવાનું નથી આવ્યું તેથી પેલા બોલે તો આપડે રામ અરે તુલસી જેટલા વિકલ્પ છે જેટલા સંકલ્પ છે એટલી બધી આ જગત માં તમારું ભાઈ નથી પાક્યવું થતું હરેક ચીજ છે શબ્દ બઉ સરસ છે બોલે બુદ્ધિ થી પોચાયું નથી તો પછી તમને બુદ્ધિ શું છે તમને બુદ્ધિ શું છે તમને બુદ્ધિ તો કે અગર કોઈ સદગુરુ એવા હોય તેની પાસે વહેતા એ બુદ્ધિ સમ્યક થાય છે એ તો મિથ્યા જ હોય છે કેવી હોય છે એટલે આ મિથ્યા એટલે એના ગમણ માં બહુ તીવ્ર છે બરોબર બહુ તીવ્ર છે એટલે ઘણા અણગામાં પણ બહુ તીવ્ર છે આપણી ઓફિસ માં આપણે ઓફિસ હતી એટલે કંટ્રોલ નતો હવે ઓફિસ ખોલી છે ને દાદા આપી છે અને પેલા તો બધું એનો એ કરી શકો એમ છું નોર્મલ એ કરી શકાય વાંધો નથી એ તો પ્રકૃતિ છે કોણ ખાય છે ગયું ખાવું ને કરવું હોય તને ગયું ભાવતું હોય નહી ખાતું આપે તને બઉ ના ભાવે ખાતું ભાવતું હોય આ ખોરાક છે અને આ પ્રકૃતિ અને પાછું કર્યો કે નાચો એ કોઈ જ નાચું નચાવે છે બધું આ પ્રકૃતિ